મોતીડા હે વેલું મારા મોતીડા હે વેલું મારા પીૂને હો હંદે દેવો કોઈ એમોલો mariwadi maa e ambaliyo rolo e moriyo re mariwadi maa e ambaliyo rolo e mori એનો રખું માોલાસે ન રાખું માોલા પિયુને એ સંદેશો him up alone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 પર એપી ધા પી નો પિએ રે એવા વાપર ના ર એ પી ધેલા પી નો પીએ તર સ જા જીવન તર સે માર પિન સંદેશો ગેલો ી માધવ કે પુરી મારી આપીસડી રે તેવી માધવ કે એ પુવારી મારી આપીસડી રેજો